સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંતનો મહિમા કયો જે આવા સાધુના દર્શન કરીએ ભગવાનના દર્શનનું ફળ થાય છે ને તેની સેવા કરીએ ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે ને આપણે તેવા સાથે હેત થયું છે માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક રસોઈ કરે છે પાણી ભરે છે ને કેટલાક લખે છે ભણે છે ને કેટલાક ખડ વાડવા જાય છે ને કેટલાક ઢોર ચારવા જાય છે ઇત્યાદિ ક્રિયાઓ કરે છે તે તો એમ જાણવું છે એ સર્વે દેહનો વ્યવહાર છે તે કર્યું જોઈએ પણ કરવાનું તો બીજું છે તે શું છે મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી ઉપાસનાને જ્ઞાન શીખવું સત્સંગ કુસંગ ઓળખવો ને સત્સંગમાં રહેવાયો દ્રઢ પાયો કરવો ઇત્યાદિ કરવાનું છે તે કરવું અને મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે તે કરવાને સૌ તૈયાર છે પણ જે કરવાનો છે તે કહીએ તો તેમાં અટકે છે પણ જ્ઞાન વિના સર્વે કાચું છે ને અંતરમાં ખોટા ગાઠ થાય તે પણ જ્ઞાનની કસર છે અને મહારાજ પૂછતા જે એને ક્યા સાધુ સાથે હેત છે ને ક્યા સાધુ પાસે બેઠક ઉઠક છે એમ તપાસ કરવાનું કહેતા સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી જે બકરાં ગાયું ભેંસું ને ઊંટ એ સર્વે વાડામાં રહે પણ વાઘ હોય તે વાડામાં પુરાય નહીં તે મુમુક્ષ હોય તે કોઈ મતમાં કે વિષયમાં બંધાઈ રહે નહીં એમ મહારાજ કહેતા અને મહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા માટે બુદ્ધિ તો એટલી જ જે મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે બાકી બુદ્ધિ નહીં તે મહારાજ કહેતા જે નાદભક્ત બુદ્ધિવાળા છે ને દિવાનજી મૂર્ખ છે ને વ્યવહાર છે તે તો તાજખાના જેવો છે તે તો શુદ્રો તોય પણ બગડેલો જ છે તેમાં કંઈ સાર નથી તે ઉપર સુરતના ખાડાનો દ્રષ્ટાંત દીધું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વક્રિયા કરવામાં નાશ્વંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય ને સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો પદાર્થે કરીને થાતો નથી અને એક ચેલામાં બંધાય તે પાંચ દસમાં કેમ ન બંધાય અને જે ઘણા માણસમાં પણ ન બંધાય એ તો અતિ સમર્થની વાત છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક જણ એક મંદિરમાં પાંચસે રૂપિયા મૂકીને ચાલ્યા ગયા પણ એટલા રૂપિયા બેઠા બેઠા ખાઈને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ્થા સ્વામી સ્વામિનારા સ્વામીએ વાત કરી જે મોટાની આજ્ઞાએ કરીને કરવું તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે ને મનનું ગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે માટે આજ્ઞાએ થોડું કરે તો પણ ઘણું થાય છે ને મનગમતું ઝાઝું કરે તો પણ થોડું થાય છે અને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શિવજી પાર્વતી અને પોઠિયાને દ્રષ્ટાંતે કરીને જગતનું કહ્યું છે એમાં કાંઈ પાધરું ન મળે એ તો ગમે એમ કરે તેમાં પણ ખોટ કાઢે માટે એ વાત સમજી રાખવી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બહુ ખપવાળો હોય તેનો સમૂહ રહે નીકળ બહુ પ્રકારના શબ્દ આવે તે મૂળો ઘટી જાય સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે ભગવાનને સંભાળીને જે જે ક્રિયા કરે છે તો પણ તે નથી કરતા અને તે અકર્તા છે ને તે વિના તો બેઠો છે તો પણ કરતા છે અને ભગવાનને સંભાળીને ખાય છે બોલે છે જુએ છે સૂવે છે ચાલે છે ઇત્યાદિ જે ક્રિયા કરે છે તો પણ તે કાંઈ કરતો નથી ને તે તો અકર્તા છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે અંતરમાં ભજન કરવા શીખવું તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે